ભગવાન સિંજ બેકાર હો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 ભગવાન સિંહ જે ભગવાન ભગવાન રાજા ભગવાન ભગવાન ભગવાન સિંધાર હો રાજા ભગવાન જે ભગવાન અસિંધા ભગવાન સિંઘ જે ભગવાન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 દાદા ભગવાનના અસી મા જય જયકાર હો દા ભગવાના અશી મા જય જયકાર દાદા ભગવાનના અસી જય જય કાર અસી મજકાર હોદા ભગવાનના અસી મજ જયકાર દાદા ભગવાનના અસ્તિમાં જય જયકા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 Oh, da da bhagwan na sigg jay jay karo oh, da da bhagwan na जय कारो दादा भगवान ना अश्विन जय जय कारो दादा भगवान जय हो जय हो जय हो जय कारो दादा भगवान ना अश्विन जय जय कारो दादा भगवान ना अश्विन जय जय कारो दादा भगवान ना अश्विन जय जय कारो दादा भगवान ना जय हो जय हो जय हो जयकार हो दादा भगवान ना सिंह जयकार हो दादा भगवान ना जय हो जय हो सिंह जय जयकार हो दादा भगवान ना सिंह जयकार हो दादा भगवान ना सिंह जयकार हो दादा भगवान ना सिंह जयकार हो दादा भगवान ना બરાબર ભગવાગવાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન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 ભગવાગવા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 ભગવા ભગવા દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન asti maj jay jay ka re ho dada ba abhag vanana asimaj jay jay karu da ashim jai jai karu naaaa bhagwan naa ashim jai jai karu naaaa bhagwan naa ashim jai jai karu naa ना सिंह जय जयकार हो राधा भगवान सिंह जय जयकार हो राधा भगैराना सिंह जय जयकार हो राधा भगवान सिंह जय जयकार हो राधा भगवाना सिंह जय जयकार हो राधा भगवान दादा भगवान असिम जय जय कार हो दादा भगवान असिम जय जय कार हो दादा भगवान असिम जय जय कार हो दादा भगवान जय हो जय हो जय जय कार हो दादा भगवान असिम जय जय कार हो दादा भगवान દા ભગવાન અશિ માયકાર દા ભગવાન જય જય અશિ મુજ જયકાર ભગવાન અશિ માયકાર દા ભગવા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 dada bhagwan na si jai jai ka ho dada bhagwan na si jai jai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 સિમર જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો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 કાર હો ભગવાન સિંહ જય કારા ભગવાન સિંઘ જય કારા ભગવાન જે કાર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 ભગવાન સિંહ જે કાર ભગવાન કાર દાદા ભગવાન સિંઘ જે કારા ભેગવા સિંઘ જે પારો દાદા ભગવાન સિંઘ જે કારા ભગેવાન સિંહ જે કાર દાદા ભગવાન સિંઘ જે કાર ભગવાન સિંઘ જે કાર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 ભગવા હો ભગવાન ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન ભગવાન garo dada bhagwano sing jay garo dada bhagwano દા ભગવા દા ભગવા દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન સિંઘ જે કારો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 ભગવા દા ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન ભગવાન ભગવાન દાદા ભગવાન ભગવાન ભગવાન ભગવાન કાર હો દાદા ભગવાન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 ભગવા લ અસી મ જય જય કાર sachidanand jai sachidanand jai sachidanand jai sachidanand jai sachidanand jai sachidanand waras oho dadana waras ના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ રી કાયર બનો ના કોઈ સદા કંપાવજો કષ્ટો સદા કંપજો रे सिंहना संतान ने रे सिंहना संतान ने सिया सु करि सके सिया सु करि सके मण સંસ્કૃત મેટકે ભેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે જય સચિદાનંદ જય સચિદાનંદગત જગત જગતભર ના સંત પુરુષો નું જગત ભર સંત પુરુષો નું જગત ભર ના સત્પુરુષો જગત ભર ના સત્ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું વિશ્વ નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમ વિશ્વ કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું આપો શક્તિ આપો અમને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો તમારું મને એટલું બધું વિચાર થઈ જવું જોઈએ હું કહ્યું કોંતિ આનંદજી કાંતિ ને કોંતિ આનંદજી પોતાની રીતે અંદર બેવ રીતે હમ તો જ આપડી આખો ની દ્રષ્ટિ વિશાળ થાય અને આપડા સગા વાલા નજીક ના તેમજ આપણે જેમને જેમને મળીએ આજે જેમની પાસે દ્રષ્ટિ છે તે તો બરોબર છે પણ દ્રષ્ટિ ના હોય એમને પણ પોતે હું કોણ છે એનું માત્મા ભક્તિ સીધે સીધી આ કારમાં ખુલ્લી થઈ સર એમને જો આ બધું ખુશી થોડી જગ્યા કરી આપજે અહીંયા બે જાઓ ને અહિયાં જ્યાં બે જાવ હા ખુ આશીર્વાદ જયપ્રકાશ તારા ગુરુ છે કોણ છે એટલે બોલ ને જય જયકારો ની આપણી પરમાત્મા ની આપણે પોતે અંદર થી આપણી પોતાના પરમાત્માની ભક્તિ કરીએ એ અદભુત ભક્તિ છે પરા ભક્તિ કે છે એટલે પરમાત્મા સીધે સીધી આપણા થતી ભક્તિ આપણા મન વચન કાયા થી પરમાત્મારું તારું નતું એમને અને એ પોતે હું પણ આ ભાદર ગામ માં એમનું જય સચિદાનંદ આખું છે ત્યાં જેમને ઈચ્છા થાય ત્યાં જોયા જોતા દર્શન આવું પદ ઉચ્ચ નાતી માં પદ થાય કે છે શું આપણે બ્રાહ્મણ જાતિ ઉચ્ચ નાતી ગણી ગણા ચાલ્યું આવ્યું છે પરંપરા છે પરંતુ એ પાછળથી એમાં એટલો બધો અવરો બદલાવ આવ્યો કે આજે બધી જાતની વર્ણવ્યવસ્થા બધી વિકૃત થઈ ગઈ પોતે વર્ણવ્યવસ્થાથી ક્ષ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને બધી ત્રણ બધી જાતો છે શુદ્ર પરંતુ એમાં બધામાં આવી ગયું એમાં દાદા ભગવાન પ્રગટ થયા એટલે આપણી પ્રકૃતિનું આપણને સમજ પડે ઓળખાણ પડે અને મૂળ આપણે કોણ છીએ તે આપણને પ્રાપ્ત થાય જે પ્રાપ્ત નથી થયા પ્રાપ્ત થયા છે એનું તો કલ્યાણ જ થઈ ગયું છે અને એ આખો માર્ગ છે તે દર્શનનો માર્ગ કે છે દર્શનનો માર્ગ દર્શન દ્રષ્ટિ વગર થાય નહીં તમે બધા મને દેખાવ છો એ આંખોથી મારી દ્રષ્ટિ ના હોય તો આંખોની દ્રષ્ટિથી હું તમને ના જોઈ શકું એનો અર્થ એવો નથી કે જેને આંખોની દ્રષ્ટિ નથી પ્રજ્ઞાચક્ષુ જેને કહીએ છીએ આપણે એને ના થાય એવું નથી પરંતુ મુખ્યત્ આંખો કઈ વ્યવહારમાં તો ને તો વ્યવહાર કેમનો રહે એમનો વ્યવહાર ના હોય હોય એમનો એટલે આંખો તો આપણી બહુ સુંદર છે આખા શરીરમાં આખા શરીરમાં એટલે આ દાદા ભગવાને આપણને આંખોનો ઉપયોગ કેવી રીતે થાય મનુષ્યની આંખોનો ઉપયોગ અને તે પણ આપણા ભારતમાં તે પણ ભારતમાં ભારત વર્ષમાં જે સનાતન ધર્મનો આખો ક્ષેત્રનો ભાગ છે દુનિયાનો જેમાંથી આ સનાતન પ્રકાશ બધાને પ્રાપ્ત થાય સૂર્યનારાયણનો પ્રકાશ આપણને મળે છે તો આપણે એ ભારતને મળે છે એવું નથી એને મળવાનો ભાગ જેવો હોય તે આજે આપણી બાજુનો એને મળે અને બીજી બાજુનો ના મળે નથી પાછું એનો વારો પછી આવે ચાલ્યા કરે છે એવું આપણું આંખો એ બહુ એને દ્રષ્ટિ સમજવા જેવી છે એટલા માટે તો બધા વ્યવહારમાં કહ્યું જે એવી દ્રષ્ટિ બોલો આગળ બધા સમજે છે એ જ્ઞાન તો પાકું જ બધા ખોટું નથી પણ આપણે સમજીએ મારું ક્યારેય નથી થઈ શકતું એવું આપણે મારું મારું વ્યવહારથી કરીએ આપણે એ તો બધાને એ તો રાઈટ છે માણસ પરંતુ અંદરથી સમજીએ કે આ મારું જે મારે અંદર રહ્યા કરે છે ને એમાં કોઈ મારું નથી ત્યારે ભગવાનની ઓળખ પડે કૃષ્ણ ભગવાન સાચા કૃષ્ણ ભગવાનની રામની ઓળખ પડે વીર પ્રભુની એટલે પછી ભેદના થાય કે હું શિવ છું વૈષ્ણવ છું કે જૈન છું ભેદનાર એક થઈ જાય આપણી પરા ભક્તિ બધાને એક કરનારી બહુ સુંદર ભક્તિ છે એમાં રસિકભાઈને ભાવ થયો હવે એમને મન થયું કે આવું અહીંયા રહીશ વધારે એ પેલો દરવાજો કરે છે આપણે એટલે પેલું મારવાડી રહેતા હતા ને મારવાડી લોકો ચાલે રાખવી ભાઈ આ મેયર આવો એ છે મેયર મેયર તમે ડેપ્યુટી મેયર ને અત્યારે સંભાળ શું કે છે થાય એવું લાગે છે કોને રસી કાને એ તો બંગલો ફર્સ્ટ ક્લાસ બને પણ જગ્યા મળે તો ને મળશે મળશે એમનો નિશ્ચય થઈ જશે જાઓ થઈ જશે એટલે આજે આ દાદા ભગવાનનું બધા પ્રાગટ્ય અને એનાથી આપણે તો એ છીએ પરંતુ ભારતમાં દૂર દૂર ખુલાઓમાં એમનો પ્રકાશ પ્રસર્યો છે બધે જ્યાં જોઈએ ત્યાં આપણે અને આ દાદા ભગવાનના આ બધા વારસદાર શબ્દ નથી વાપરતા પરંતુ દાદા ભગવાનને રજૂઆત કરનારા મુખ્ય પ્રતિનિધિઓ એમના છે બધા દાદા ભગવાનના માર્ગમાં વારસ એવો શબ્દ નથી હોતો એ ગાદી નથી એ વ્યવહારિક ગાદી નથી વારસાઈ થાય એમાં ના થાય કોઈ દિવસે એ દશાનો માર્ગ છે કે આપણે આપણને ઓળખીએ પહેલું તો આપણને હું કોણ છું એની આપણને ઓળખાણ પડે તો એ દ્રષ્ટિએ આ દાદાના રિપ્રેઝેન્ટેટિવ્સ એમને પ્રમાણભૂત રજૂ કરનારા જેવા છે તેવા દાદા ભગવાન કારણ કે દાદા ભગવાન એ શરીરથી ના હોય આત્માનું પરમાત્મા સ્વરૂપને પ્રકાશ સ્વરૂપ છે આખું અને આપણા બધામાં છે પરંતુ આ કર્મના ભારમાં એવું દરબાઈ ગયેલું છે તો કર્મનો ભાર અગો આપણે ભક્તિ એટલા માટે કરીએ છીએ સમજાયું એટલે પરોક્ષ ભક્તિ કહેવાય એ બધી પરોક્ષ એ તો હોય જ આપણે બધાને પરંતુ આ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય છે સાક્ષાત અને આ કળિયુગમાં તે પણ પાછી દાદા ભગવાનના અસીમ જે જે એટલે આજે આ યોગ થયો આપણે રસિકભાઈ નિમિત્ત બન્યા રંજનબેન અને બધા ભાઈઓ બધા દાદા બધું આખું એટલે અમારા પિતાજી કહેતા રસિકભાઈ નહીં કે તમે બધા સમજો કે આપણને અંબાલાલ મુરજીભાઈ પટેલનો જે સંજોગ મળ્યો છે જીવનમાં એ જ આપણી શ્રીમંતાઈ છે અંબાલાલ મુરજીભાઈ પટેલ કહ્યું એમને પુષ્કળ આવ્યું હતું લખ્યું હતું બધા સલાહ આપી હતી બધા તે પછી રસિકભાઈ આ સલાહ પ્રમાણે બધા જ બહુ સારી રીતે પ્રેમથી બધા વિકસ્યા મોટા થયા દાદાના સભી થયું દાદા જોડે એક રસ થયા બધા દાદા જોડે એક રસ થવું એટલે શું કે આપણે વ્યવહારમાં આપણે બધા એકબીજાને મળીએ છીએ તેમાં એમને કંઈ જુદા ના લાગે જુદાઈ ના લાગે સમજ્યું કે નહીં સમજાયું અને આપણે બધા એના શરીર છે તે શરીરને કોઈના જુ કોઈની જોડે ફાવે કોઈની જોડે ના ફાવે એવું બને ખરું એવું તો ના જ બને એ બનતું હોય હં ત્યાં દાદા ભગવાનની દ્રષ્ટિ આપણને આવી રીતે એકબીજાને સમજવામાં એકબીજાનો ભેદ દૂર કરે છે વ્યવહારમાં જેને કહીએ વ્યવહારમાં અને જ્યાં વ્યવહાર છે ત્યાં ભગવાનની હાજરી હોવી જ ઘટે જો ભગવાનની હાજરી ના હોય તો વ્યવહાર હોઈ શકે જ નહીં અને એના માટે આ વ્યવહાર આખો સમજવાનો છે આપણે આ કરિયુગમાં ખાસ કરીને કરિયુગમાં જ્યારે સારો સમય હતો બધું હતું ત્યારે ભગવાનને સમજવા માટે શરીર બધું હરખું હતું ને એનાથી એટલે બધું થઈ શકતું હતું પણ બધાને ના થાય એ બહુ આકરો માર્ગ છે આજે સીધો સીધો માર્ગ આવ્યો કે એ લિફ્ટ એટલી મોટી કે એના જેટલાને બે બેહી જાય બધા અહીંયા તો બે કે ત્રણ ચાર જણની લિફ્ટ મળે છે નહીં પાંચમા હોવાનું કંઈ નહીં લિફ્ટ બંધ પડી જશે ક્યાં છે એ બધી વ્યવહાર છે આખો આ લિફ્ટ લિફ્ટ માર્ગ એટલે પગથે પગથે ચડીને ઉપર નહીં જવાનું સીધું જ ઉપર મૂકી દે પછી આવે તારે વ્યવહારથી મારી જોડે એક એક થઈ જવું છે ને તો તું તારો વ્યવહાર સંભાળી લે એવું બને કે ના બને સીધી વાત છે દાદાની એટલે એને વ્યવહાર નિશ્ચયનો માર્ગ કહ્યો નિશ્ચય તો આપણે જાણતા નથી કે હું કોણ છું જેને ખબર છે બધા જાણે છે પણ હું કોણ છું જેમને ખબર નથી એમને મુશ્કેલી છે તો એમના માટે આ વ્યવહારથી બહુ સુંદર દ્રષ્ટિને માર્ગદર્શન મળે છે એનાથી દાદા ભગવાનથી પ્રાપ્ત થયેલા સત સત્પુરુષ એટલે આત્મસ્વરૂપ થયા હોય એ બધા સત્પુરુષ સંત પુરુષ એટલે વ્યવહારમાં સમાજમાં સમાજને દોરનારા અને એમને એ જેટલું એમને પ્રગતિ કરી છે જેટલા એ ચોખ્ખા થયા છે પ્રમાણે આપણને બધાને માર્ગદર્શન આપનારા લઈ જનારા સંત એ વ્યવહારમાં પણ એ બુક્તિ ના આપી શકે પણ વ્યવહારમાં તમને પ્રગતિ કરાવી શકે પોતે જે પોતાની જેટલી થઈ હોય એટલું કરી શકે છે બધા સરખાના હોય દરેક રીતે એટલે સંત પુરુષ સત્પુરુષ અને જ્ઞાની પુરુષ અમને નમસ્કાર બોલાયા ને એમને સંતપુરુષોનું યોગબર સત્પુરુષોનું યોગબર અને જ્ઞાની પુરુષનું યોગબળ આવું જ્ઞાની પુરુષ આપણે એક વચન લખ્યું છે પરંતુ દાદા ભગવાનથી આ પ્રાપ્ત પ્રગટ દીવડાથી બધા દીવડાઓ જે પ્રગટ થઈ ગયા બધા એ બધા દીવડાઓ આજે અહીંયા ભારતમાં એટલા બધા છે કે બધા જ રાજ્યોમાં જુદે જુદે ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ બધે જ આજે ત્યાં આગળ રિપ્રેઝેન્ટ બધા જાય છે અને પરદેશમાં જ્યાં જ્યાં આપણા બધા છે મહાત્માઓ બધે જ જાય છે બધા અને એમની પાસે બેંકમાં બેલેન્સ તો બહુ નથી હં બહુ બેલેન્સ નથી સાહેબ તમારું કેટલું બેલેન્સ છે કોને આ દીપકાનંદ સ્વામીજીને પૂછીએ આપણે કાચું કહી દેજો હં હં શું બોલો છો તો જીવો છો કે એમના એટલે બેલેન્સ વગર તો જીવાતું હશે ખાવાનું કોણ આપશે મહાત્મા તમારા છે બિલકુલ તમે મહાત્માનો છો પુલિઝ આનંદજી બધા દાદાના અસલ ચોઈસ પછી થોડુંક થોડુંક કોઈને અલગ ના તેમ કરતા અઢાર ઓગણીસ રહ્યા છે આપણી પાસે એટલે પેલા કેશ કેશવ આવ્યા કે નહીં રસી ભાઈ તમને તમને લઈને આવવાના હતા ને સહાની આવી નથી શક્યા એ અચ્છા એમને કહ્યું હતું કદાચ આવશે ભલે કેશવ બહુ ઇન્ટરેસ્ટ લેશે ધીમે ધીમે પણ એને વ્યવહારમાં પડેલા છે ને એટલે બાકી ઇન્ટરેસ્ટ એને બહુ છે તો આ જે કીર્તન ભક્તિ આટલી અદ્ભુત છે એના નિમિત્તે ભેગા થયા છીએ અને આ વ્યવહાર અને વ્યવહાર માર્ગમાં ભગવાનની ઓળખ કરી લેવા માટે અને ભગવાન આપણાથી જરાય આગા નથી પરંતુ જે એક મોટા સંત પુરુષોએ કહ્યું છે કે પછી કેમ કહીને ભગવાન સીધા દેખાય ભગવાને નથી મૂકીએ એ આપણા કરબો છે બધા એની આગ્રા છે બધી સમજાયું ને બાકી લોકો બહાર ખોરવા જાય છે કબીરજી કહે છે ગટ ગટ મેરે રે સાંયા ગટ ગટ ગટ એટલે કુંજો કહીએ આપણે વ્યવહારમાં તો ઘટ એટલે કુંજો કહેવાય છે કુંભાર ઘડે છે ને એ કુંજો અને કબીરજી કહે છે આ શરીર માણસ તો કુંજા છે બધા વ્યવહારમાં કુંજામાંથી પાણી જમે ત્યારે ઠંડુ થાય અંદર અહીંયા બધું કર્મ ઝરતા જ જાય છે બધા કુંજો જ કહેવાય ગટ ગટ મેં મેરે સાંયા ખાલી ઘટ ન કોઈ બલિયારી પ્રગટ સોય એ પ્રગટ થઈ જાય છે ભગવાન એટલે અને એક વખતે ભગવાનનો પ્રકાશ શરૂ થઈ ગયો પછી બધો વ્યવહાર આપણો બધો સમરસ થઈ જાય છે ભગવાન જોડે અને ભગવાન જોડે એકાકાર થઈ જાય છે પણ ત્યાં સુધી ના હોય ત્યાં સુધી વ્યવહારથી આવી રીતે ભક્તિ કરવી પડે પણ દિલથી કરીએ એટલું આપણું કામ થાય દિલથી હૃદયથી એમાં કોઈ પડદો ના ચાલે અને હોય તો સમજ કરીને વિચારી કરીને બધું કરીને પડદો નીકળી જાય કેટલા વર્ષથી ચાલે છે સાહેબ શરૂઆત થઈ અને રસિકભાઈ દાદાથી દાદા અલયથી સૂચન ત્યાંથી આવ્યું દાદા ભગવાન આવ્યું અને દાદા ભગવાન સ્વરૂપ છે એ વખત એમને થયું બોલો સર બીજી બીજી કીર્તન ભક્તિભાઈ સાહેબ તારે ગોઠવો પછી બેલાુકા દાદા સાથે વાત સત્સંગ કરેલો છે એમ હા નંદુકા એ એમ કે બાપુજી કરશે નંદુભાઈ સાહેબ આપણા ચીફ એન્જિનિયર ગુજરાતના બહુ પ્રખ્યાત હતા જે ઉકેઈ ડેમ સુરત એના ફાધર કહેવાય બધું જ કન્સેપ્ટ બધું કમ્પ્લીટન બધું અને દરમિયાનમાં એમને બબક ત્રણ વખત હાર્ટની ટ્રબલ આવી પરંતુ છતાં સર્વિસ એમને છોડી નથી ત્યાં ત્યાં જે એક્ઝેક્ટ રહ્યા હતા એટલું બધું અને કોઈ જરાક આટલા મોટા એન્જિનિયર હોય એટલે કંઈક સાહેબ કંઈક આપેલું પેલા સાહેબ હું કરતા નથી નીચે કોને કંઈક મારું કામ કરી દે તો કંઈક બેટ બેટ લઈને આવે ને કે ભાઈ મને હું સુખી છું મારા છોકરા સુખી છે શું કરું તું લઈ જા અને ઘરના છોકરા માટે વાપર એવું કરજે આવું એમને કહેલું હા બહુ પ્યોર હતા નંદુભાઈ સાહેબ એ સોજીત રાણા સોજીત રાણા ચીફ એન્જિનિયર હતા દરેક ને પોતાને સ્વાદ આપે સુખ નો સ્વાદ છે જાણતા નથી એ સુખ શું છે છતાં એ સ્વાદ મળે છે આ પર દાદા ભગવાનના અસીમ છે જે એટલે એમને કહ્યું હવે આ કાળ બહુ લપસનો બહુ છે બધી જ રીતે ગોઠવજો દર દર પંદર દિવસે દર પંદર દિવસ અને તે શનિ રવિ શનિ રવિ અને આ કીર્તન ભક્તિ માં માટે आरामी जगह भोजन सित त्रीस अग्यारित चालू, छे, छे, चालू, त्री चालू छे, आज सुधी अखंड शनि रवि એકાંતરે ચાલ્યા કરે છે અને આજે કેટલા વર્ષ થયા અને આજ પ્રમાણે અમારા અમેરિકાના અને પરદેશના જે દાદાજી દાદાજી આ જયારે ડિસાઈડેડ થયું તે પેલા અમેરિકામાં દાદાએ બે વાર ટ્રાયલ લીધી હતી ટ્વેન્ટી અવર્સની કિતન ભક્તિ સેવન પેલા એટી સેવનમાં એટલે ઓગસ્ટ ઓગસ્ટની અંદર એટલે બાર બ્યાસી ની સાલથી દાદા ત્યાં ગયા અને વસંતભાઈ સાહેબ આપણા છે એમના મુખ્ય સંચાલક પ્રદેશ્વરા બધા એના એમને દાદાને લઈને બધાને આખા બધાને દેખાડી આખા અમેરિકામાં બહુ ફેરવ્યા એમને પોતે અને તે વખતે બ્યાસીથી સિત્યાસી સુધીમાં પાંચ વખત જવાનું થયું હતું પાંચ વખત પાંચ વખત અને ત્રસીમાં આપણા જે ચંદ્રકાંતભાઈ આપણા ભાદરણના દાદા ભગવાનના કુટુંબી અને આપણા પશા મામાના તે એ નિમિત્ત બનેલા પહેલા પેહલા અને પરમાત્મા દરવાજા ખોલવામાં શું કહીએ છીએ આપણે ત્યાર પેલા ત્યાં ક્યાં બે વખતે કરેલું બે વાર ટ્રાય લીધી હતી અને દરેક મહાત્મા ને ઇન્ડિવિજ પૂછ્યું તમારી પરિણીતી કેમ રહી હતી અંદર તમને કેમ બધું અનુભવ શું થયો કેવું રહ્યું એ પણ ચોવીસ કલાક નહીં કરે ચોવીસ કલાક ધારા છે એને બંનેમાં અમે બેસનાર અમે મગનભાઈ અંબાબેન તરુબેન સો સો મહાત્મા હતા ત્યાં બહુ સુંદર છે બહુ સુંદર જય સચી વાત અને આ કીર્તન ભક્તિથી ધીમે ધીમે આપણને આપણું પોતાનું ઓળખાણ પડે આપણું પોતાનું એટલે આ શરીર અને વ્યવહારથી શરીર છે એમાં વ્યવહારમાં આ શરીરને એની ભૂમિકા શું છે બધામાં કે આ નાટકમાં આપણે ઉતર્યા છીએ અને આપણે માથે આ રોલ આવી ગયો છે એટલે આપણે કહીએ કે ભગવાને એ તો રોલ આપ્યો રોલ ભગવાને આપ્યો પરંતુ અંદરથી સમજાતું જતું જશે કે આ શરીર આપણે માનીએ છીએ કે હું છું માનીએ છીએ એવું નથી રહ્યું આ એક કઠપુતલી જેવું કામ કર્યા કરે છે કેવું હા એટલે એકબીજા નચાવતા નથી આપણે પણ આપણે જ નાચા કરીએ છીએ પણ કઠપુતળીઓમાં સંબંધ હોય છે વ્યવહારનો એમાં રામાયણ દેખાડે છે બધું દેખાડે છે એમાં વ્યવહાર હોય છે ક્યાં જાય પણ ચલાવનારા ઉપર હોય પાછળ સમજાયું એ કોઈને સમજાતું નથી તે દાદા ભગવાને ઓળખ આપી ચલાવનાર શક્તિ હોય તો આખું વિશ્વ આખું આપણને જે જીવતું હાલતું ચાલતું દેખાય છે ને બધું જ પશુ પક્ષી ઝાડ પાન બધા અને મનુષ્ય મુખ્ય મનુષ્યો મુખ્ય એ હોય અને એ તો જગત જ ના હોય વિશ્વ ના હોય દુનિયા ના હોય એ ચલાવનાર શક્તિ જોઈએ શક્તિ વગર એક વસ્તુ કેવી રીતે હાલે ચાલે તો ભગવાનની શક્તિ કરી પણ ભગવાનની શક્તિ કશું કોઈને અલાવે ચલાવે નહીં પણ અલતા ચાલતા હોય એને સ્થિર કરતી જતી જાય જો ભગવાનનું ઓળખાણ પડી જાય તો આપણે ત્યાં મધ્ય જે સંત થયા બધા આવી રીતે પરંતુ આ ભારત દેશમાં આ કડયુગ છે ને બધો ટાઈમ આખો વિચિત્ર થઈ ગયો છે એટલે સમાજમાં જ સમાજવાળાઓ જ એને નીચે પાડે નરસિંહ મહેતા હતા શું થયું બધા ઘણા બધા આજે શુદ્ર કક્ષામાં પણ એવા સરસ સંત પુરુષો થયા છે નોર્થ ઇન્ડિયા મધ્ય ભારત બધે જ એમ માતા સાહેબ ખરું કે નઈ બધા ઘણા બધા ભક્તો છે ઉત્તરથી બધે દક્ષિણ બધી બાજુથી આગળ એટલે એ મધ્ય થયા પણ એટલે કાર વધારે સુખ બધાને વધી પડ્યા ને બધા સુખ બહુ વધી પડ્યા તે વધારે સુખ તો અપોચો થઈ ગયો બધા થોડો અપચો ડાયજેશન થઈ ગયું છે એટલે અત્યારે આપણને આપણી જ ઓળખાણ પડે કે આ શરીર છે તે પણ ના શરીરથી અન્ય છે કંઈક તે ખરો હું છું કે એને બધી બહારની આ વ્યવહારમાં રહે જગતમાં રહે સંસારમાં છોકરા છોકરીઓ પણ ધંધાઓ કરે ફૅક્ટરીઓ બહાર કરે બધું કરે છતાંય ભગવાન છે એની સમજ પડે એ દાદા ભગવાનનું પ્રાગટ્ય છે બહુ અદ્ભુત છે તમારા દાદા ભગવાનના વાલા આપતા પુત્ર બધા જ સતત ફર્યા કરે છે ચોગઢદમ આખા ભારતમાં વિશ્વમાં બધે જયપ્રકાશ હમ હવે તમારે ત્યાં આવે જે કંઈ આવતા હોય એનું બોલાવજો એટલે બોલાવશો હે કે આપણા વડીલની પરવાનગી લેવી પડશે હ એટલે આ વ્યવહાર અને નિશ્ચયનો માર્ગ છે આજે છે એવું નથી પરંતુ આદિપુરુષ હતા ભાગવતમાં જે એમનો ઉલ્લેખ છે ઋષભદેવજી ઋષભદેવજી ત્યારથી એ આદિપુરુષ કહેવાય અને આદિ પરમાત્મા કહેવાય અને જે જંગલી જંગલીપણું હતું અને મનુષ્યમાં હતું અને બધા બધા જ મનુષ્યો પ્રકારના તે વખત આપણા જેવા પ્રકારો હતા એ તો કાંઈ એમ એને જ રહેવાના પણ જેમ સમય ફરે એમ બધું ફરતો જાય વ્યવહાર શું કહ્યું કાળ યુગ પરિવર્તન બધું ચાલુ જ થાય અને પરિવર્તન હોય તો જગત નહીં તો જગત નથી એટલે પેલા રાજાને બહુ સોનાનો શોખ હતો તેને બહુ ભગવાનની ભક્તિ કરીને ખુશ થઈ ગયા માગ માગતા શું કે હું જેને મારું અડું એ સોનું થઈ જાય કેશ આ બધા આપણે નાનપણમાં શીખેલા દીકરી બહુ વાલી હતી તો પણ સોનાની થઈ ગયા અને જે ખાવાનું વાળા તે સોનાનું થઈ જાય લોભ એક જાતનો છે લોભ આપણને બધા હેરાન બહુ કરે છે લોભ તો જનક વિદેહી કેવાતા હતા જનક વિદેહિ ગુરુ કોણ હતા ગુરુજી એમના અષ્ટાવક્રજી જનક વિદેહી કેટલું મોટું રાજ હતું એમને સાધુઓ સંતો બધા આવીને યજ્ઞો કરે બધું યજ્ઞ બધું ચાલતું પરંતુ એ બે રાણીઓ એ જ બેસે છતાં પણ એ પોતા પૂરા જ્ઞાનમાં હતા વિદેહી એટલે દેહ છે છતાં દેહથી મુક્ત થાય એવું જ્ઞાન મળેલું એમના ગુરુજીથી અષ્ટાવક્ર કે છે સમજાયું ને એ વિદેહી કહેવાય પરંતુ આ કાળમાં તો એવી રીતે આ શરીર એવા નથી એટલે મળે થયું નથી એટલે દાદા ભગવાનનો લિફ્ટ માળ ખુલ્લો થયો એટલે એમનાથી એમની હાજરીમાં જે થયું એમની હાજરીમાં બધાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ દ્રષ્ટિ પ્રાપ્તિ થઈ પોતાના ભગવાનનો પ્રકાશ ખુલ્લો થયો અને પ્રકાશમાં પછી કહ્યું કે આ રીતે તમે જીવી જજો આ રીતે જીવી જજો એટલે તમારો વ્યવહાર બધો હરખો થઈ જશે સમરસ થશે એવું સાહેબ સમરસ થાય તો વ્યવહાર સમરસ નથી બધો અમને બોલવાનો આપો સાહેબ આપણે ડૉક્ટર શૈલેષાનંદજી સ્વામીજી છે આ ડૉક્ટર બધાની આંખો સરખી કરી આપે છે અત્યારે દાદાજી મોટા ભાગે વ્યવહારમાં સમરસ નથી વ્યવહાર થી નોખા પડ્યા છીએ નોખા કોણ પડે ભગવાન જ હોય ને તો ભગવાન ભગવાન નો વ્યવહાર ના હોય શિવજી ને પાર્વતી નથી છે પૂજ્ય છે ખરા આપડે પાર્વતી વગર શિવજી આખું લઈ લઈને ફરવું જ પડે બધા લઈને ફરીયે છીએ જયપ્રકાશ એનો ભાર લાગે છે વજન કેટલું કહેવાય કેટલા કિલો એટલે પાસઠ કે સાઠ પાસઠ કિલો સમજે પાસઠ કિલો તારા માથે કયું કહો આટલું ઉશ્કિન ફર્યા કરતો ફરું લે અને આ તો ખબર જ નથી પણ ફર્યા કરે પે શિવજીને એટલા માટે પૂછીએ છીએ આપણે એમ નથી પૂછતા એ ખરી શિવનું સ્વરૂપ એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે કયા જ્ઞાની પુરુષ કે જેમને પ્રકૃતિથી પર છે ટોટલ નોખા પડી ગયેલા છે બધી રીતે એટલે આપણું શિવ પુરાણ ને મહાશિવ પણ આ બધું આવેલું એમાં તો સમજે એ વ્યવહાર સમજવા માટેનું જ છે બીજું કોઈ નથી ભાગવત વ્યવહાર સમાજમાં તે કૃષ્ણ ભગવાને જે સમજાય ગીતામાંથી આખો ભાગવત ગ્રંથ બન્યો ઉત્કૃષ્ટ ગ્રંથ બન્યો બહુ સુંદર આના માટે જ છે આ સમજાયું એટલે આ કાળમાં આ સિમ જે જે ગરવની કીર્તન છે ને જેમને ભાવ હોય દાદા ના મળ્યા હોય તે અને જેમ મળ્યા છે તો બધા ચાલ્યા જ કરે છે એ બધાને દસ મિનિટ જો રોજની કાઢી ગમે ત્યારે યોગ્ય ટાઈમે અને રેક્ઝેક્ટ ટાઈમ કાઢો તે એક્ઝેક્ટ એ ટાઈમે જ કર્યા કરશો તો તમને આખો વ્યવહાર બધો હલકો થઈ જશે જોજો વ્યવહાર બધો હશે જો હશે બધું જ પણ એની બીજાને અસર પડશે તમને અસર પડશે કારણ કે તે વખતે શું બને છે કે આપણો આત્મા અને શરીર એની વચ્ચે ભક્તિ કરવાથી આપણને એ ભગવાનનો અંદરનો અભિષેક થાય છે શરીર વગર તો ભક્તિ થાય નહીં ભક્તિ ના પણ કઈ ભક્તિ કે સીધા ભગવાનનો જીવતા ભગવાનનો અભિષેક તો જીવતા ભગવાન કયા કહેવાય આત્મા કહેવાય કે શરીર કહેવાય જાગ્રત છે એટલે અભિષેક થતું જાય એમ એમ આપણા ભગવાનનો પ્રકાશ ખુલ્લો થવામાં અવકાશ મળે અંદરથી શરીરમાં આ બધા વ્યવહારના ભારમાં સમજું અને એક કલાક કરે ને તો વ્યવહારમાં ગમે તેવું આવ્યું હોય ને બધું ફાંસી જેવું દુઃખ હોય તો પણ આપણે કે શું કે છે ઘા સોય સર એવું કહીએ છીએ આપણે એક કલાક કરે તો જ્યારે મળે ત્યારે મહિનામાં એક વખત જે મને તે પણ રોજની દસ મિનિટ અવશ્ય કરવું આપણે બધાએ નક્કી કરવું તો દરેક આપણે પોતાના લાભમાં હિતમાં છે પૂરા પૂરા હિતમાં છે કે જ્યારે આપણું અહિત નહીં થવા દે વ્યવહારમાં આપણું અહિત નહીં થવા દે એટલું બધું બળ છે આખું અને કરિયોગમાં ખાસ કરીને એટલે જેમને દાદા ભગવાન જોયા હોવાના મળ્યા ના હોય એ બધા માટે આ એક સરખું જ છે દરેકને એટલા માટે આ દરેક ઓલ્ટરનેટ એકાંતરે શનિ રવિવારે આવી ચોવીસ કીર્તન ભક્તિ જ્યાં જ્યાં જે કહે કે મારા ગામે આવજો મારે ગામે આવજો બધા થઈ ગઈ છે કેટલા બધા ગામડાઓમાં બોલાવે છે બધા હમ એટલે રસીકભાઈએ કહ્યું અહીંયા ભાદરણ આ થયું એમના નિમિત્તે ભાદરણ તો જાગી ગયું બધા મહાત્માઓ એટલા બધા ખુશ છે અહીંયા આગળ હમ આ તો ઓછા આવ્યા છે બાકી બધા સમજાયું એટલે આપણા સુરેજ બની એ થઈ સુજિતરામ કરીએ કે સુજિતરામ કરીએ હમ બરાબર છે તો તમારી હાજરીમાં કરાવજો પાછા તમે ચાલ્યા જશો અમેરિકાનો હં ચાલો તો બહુ સરસ છે આ ભક્તિ કેર્તન ભક્તિ અને જેને કંઈ પૂછવું હોય કોઈ પણ પૂછો હું એમ નથી કહેતો બધું જાણીને બેઠો છું પરંતુ ભગવાન એવા અંદર ખુલ્યા છે પ્રકાશ એ દાદા ભગવાનનો હું પહેલો પ્રકાશ કરનારા ચંદ્રકાંતભાઈ આ જ એમની સાસરીવાળાને આવેલી છું અને એમનાથી પ્રામેલા તે એમાં આ નીરુબેનને ભાવ થયો કે આ શું કરું આ જગ્યાનું મૂકું મારે આપી દેવી છે તો હું મારા સંઘને મૂકું સંઘ તો હું નથી ચલાવતો પણ જે ચલાવતા હોય એને તમે પહોંચો અને એમને એમને અમુક એમના સાચવનારા સંઘને સાચવનારા છે ને આ બધા એટલે એમની મારફતે છો જલ્દી કોમ થશે કે છો એ તો સંઘ મારો સાંભળે નહીં જલ્દી એસો હસવા નહીં વસનભાઈ મારા પર હું ખોટું કહું છું પણ સાંભળજો પાછો એમનું હા અને તમારે એમને કહેવાનું સાહેબ આપ છો આટલા પૂજ્ય છો હું બધા ઉકરી આપું એ વ્યવહાર છે ને તો એ બધા ધર્મોમાં હોય છે આ તો બધા ધર્મોમાં એટલે શું વાત કરતા હતા સાહેબ આ બાદર એમનો આ એમની સાસરીની હવેલી હતી આ બાજુનું કનુભાઈ રસિકભાઈનું કુટુંબ તે આખો મોટો વાળો હતો મોટો બ્રાહ્મણ વાળો કહેવાતો હતો એ બધા ઘરો છે અને બાજુમાં બંદરબાની સાસરી છે એમને કહેવાય મને જેમ છે એમાં કવું તો અને એમની જોડે અમારા કાકીના જયપ્રકાશ એમનો બંગલો આખો આટલું કુટુંબ એક જાતનું એવા બધા બધા કુટુંબો હોય છે એટલે ચંદ્રકાંત થયું તો શાહ સાહેબ ને નિમિત્તે ગયું આપતા થ્રુ એટલે આપતા એટલે શું કે પિતા વગરના પુત્ર શું કે પુત્ર કે પુત્રી હોય પણ પિતા વગર તો કેમ નહીં થાય અને પુત્ર હોય તો માતા હોવી જ જોઈએ ને એટલે આ શિવ ભગવાને બધાને શિવ પુરાણ સમજાયું સંસારીઓ માટે સમજાયું એટલે આપતો એટલે બધાના અને છતાંય કોઈના નહીં શું કહ્યું બોલો એ કોણ હોઈ શકે જેનું ભગવાન પદ છે તે બીજા કોઈનું કામ નથી એમાં શું અને તે શરીર સાથે છે વ્યવહારમાં જ આપણા બધા જોડે છે અને એ પુત્ર એટલે આમ તો શાસ્ત્રોમાં બધામાં એને શું કે માનસ પુત્ર કે માનસ પુત્ર એવું કે બધા જેમને મળ્યા છે બધા ખરા તો બધા પોતાને શું કે છે અમે જ્ઞાતપુત્રો છીએ શું કહ્યું જ્ઞાતપુત્ર છો બધા ગરબુ એટલે આપ અમારા જ્ઞાતપિતા છો એટલે જ્ઞાતપિતા એટલે શિવજી કૃષ્ણ ભગવાન રામ મહાવીર ભગવાન બધું એક સ્વરૂપ એમનામાં અને બધા દેવદેવીઓ તમે જોશો ને એમના બધા સમય ગયેલા હોય કારણ કે એમના ઉપર તો બધા દેવદેવીઓ બધા તેત્રીસ બધાનું બહુ જ ઉપર એ હોય સહેજે સહેજ છતાં આપણને બહુ સામાન્ય ઓળખાણ પડે આમ તો ભેગા થયા હોય ને આપણને જોડે વાત એવી વ્યવહારથી કરતા ખબર નહીં પડે બહુ સામાન્ય ભાવે રહેલા હોય સામાન્ય ભાવે એટલે વ્યવહારમાં એમનાથી કોઈ નાનું હોઈ શકે જ નહીં એવી રીતના શું કહ્યું બોલો અને વ્યવહાર કોને કહેવાય કે મોટા નાનાનો ભેદ હોય અને દરેક ના મોટાને જે નાના નહીં થાય મોટો થવું અને મોટાને મોટો થઈ ગયો એટલે કે હું નાનો ના દેખાવું એવું છે બધું આજ ભાઈ ગટ કરવાની પછી મેં એમાંથી આજના જમાના સ્ટેટસનો પ્રોબ્લેમ આવ્યો સમાજ છે ને સમાજ એટલે આવું બધું છે એટલે આપણે વ્યવહારમાં છીએ અને પોતાને આપણા કનુભાઈને કનુભાઈના વ્યવહારની જ જો એમને ખબર ના પડે તો કનુભાઈ સાથે વ્યવહાર સંબંધથી બધા છે એની ખબર કેમ પડે એમને એટલે ભગવાનની કૃપા થઈ એ થયું કે એટલો પ્રકાશ ખુલ્લો થઈ ગયો તે આજે બાવન વર્ષને ત્રેપન વરસ છે તે પહેલી વખતે એમને ઓગણીસસો ત્રેસઠની સાલમાં ચંદ્રકાંતભાઈનું ઓગણીસસો બાસઠની સાલમાં એમાં રસિકભાઈ પણ પાછી હતા એટલે મારા વડીલ કહેવાય જ્ઞાનથી જ્ઞાનથી મારા વડીલ કહેવાય અને પાંચ સાત જણ હતા અને ત્યાર પછી કનુભાઈનો વારો આવ્યો બત્રીસ બત્રીસમી વર્ષે એટલે તેત્રી હું ચાલતું હતું અને સાંતાક્રુજ અમારા ઘરે કુદરતી એક સંજોગ એવો બની ગયો કે જે સંજોગમાં અમારે રસિકભાઈ થયું કનુભાઈ બાપુજી શું કરી રહ્યા છે બહુ મોટે મોટી બોલે છે આમ તેમ તો ઉપર દાદા હતા તેઓ કદાચ કે દાદા કનુભાઈ બાપુજીને કંઈક આ જુઓ બોલા બોલી છે આમ છે લે આયા મને એવું છે કે મને જ્ઞાન મળ્યું છે તે કે એમનું કેવા સંજોગોમાં તે મને તો આનંદ આવે ખુલ્લું કરી નાખવામાં મને જરાય સંકોચ ના થાય એમાં જરાય સંકોચ ના થાય કેમ કે મને ખબર છે કે શું બન્યું શું પ્રસંગ શું સમય આજે એક્ઝેક્ટ આજે આજે તો બાવન વર્ષ થઈ ગયા ને એક્ઝેક્ટ મારી આગળ હોય એવું આજે તો બધો ભૂતકાળ અને મારી પાસે હોય બધો જ મારી પાસે હોય કારણ કે હું આજે ભવિષ્યકાળમાં એટલે કે ભૂતકાળ વર્તમાનમાં છું કાંઈ અને એમાંથી બહાર નીકળતો જ નથી એટલે મારું ભગવદ પદ છે જે સ્વાદ આવ્યો અને અનુભવ થયો અમને આ શરીરથી એટલે કંઈક દાદા ભગવાનનું સૂચન કંઈક આવ્યું અને પેલા વસંતભાઈ સાહેબે અમને ખેંચીને બહાર કાઢી લીધા અમે તો અમારા કુંડારામાં ભરી બેઠા હતા એમને ખેંચીને બહાર કાઢ્યા ત્યાર પછી બધું આ થયું તો છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી દાદા ભગવાનના અઠ્યાસીની સાલ જાન્યુઆરી જાન્યુઆરી છેલ્લા આપણા ખત્રીપોળનું ઘર છે ને રસિકભાઈ તેમાં અમારા બાપુજી અડ અડસઠની સાલમાં જાન્યુઆરીની બીજી તારીખે એમનો ધ્યાન થયો અને એ પહેલાં મારે હતા પહેલાં મારે આપણે ખબર છે ને તે એક જે પાઠ ઉપર સૂતા હતા એ પાઠ પૂર્વ તરફ મુખ અને હતું અને દાદા ભગવાન ઓગણીસો ને પાંચમી જાન્યુઆરી અને એ જ પાઠ અને ઉપરના રૂમમાં અને નોર્થ સાઉથ હતા આ બહુ સમજવા જેવું છે એટલે પેલી બાજુ મો માથું નો સાઉથમાં નામ એવી રીતનું અને પાઠ એકલી એક જ અને અહીંયા જે જગ્યાએ એની ઉપર જ આ મારનો ફેર થયો અને અમારા પિતાજીનો સંસ્કાર પાંચમી તારીખે થયો અને દાદા ભગવાનનો સંસ્કાર પણ પાંચમી તારીખે જ થયો અને તે રસિકભાઈની જમીન ઉપર કે દાદાની દાદાની તમારી હ એટલે એ જમીન ઉપર કે આપણી ઘરના જમીન બધાને એમ થયું કે આપણે યાદગીરી જોઈએ ને આપણે સમાધિ આજે ત્યાં આગળ સમાધિમાં બધા આવે છે આજુબાજુના કેટલા બધા આ જિલ્લો આખો બધો અને એને ભાવથી પ્રાર્થના કરે છે ને એ પ્રાર્થનામાં એ જે ભાવના કરે છે ઈચ્છા કરે છે કે મારે આવું આવું થાય કેટલા લગભગ બધાની ફળે છે એટલા લોકો આજુબાજુના થઈ ગયા છે બોલો આપણા જગદીશભાઈ તો આવ્યા નહીં હોય એમના દાદા ભગવાનના હે નથી આવ્યા એટલે તે કેલનપુર કે છે કેલનપુર એટલે આ કાળમાં આ ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં દાદા ભગવાન પ્રગટ થયા અને બાળપણથી એમનું જીવન વિકાસ પામ્યું એમાં તેરમે વર્ષે અહીંયા આગળ એક દૂધની લોટલી લઈ અને એમને એમની સેવા કરવા જતા એ સેવા કરતાં કરતા યોગાનું યોગ સંત પુરુષથી બહુ ખુશ થયા એમને કંઈક એ પ્રાગ હતા એવું હતું કંઈક પ્રાજ્ઞા હતા આખ પ્રાગ આખો જોઈ શકતા નહોતા પણ એને લાગ્યું એમને લાગ્યું આખા છોકરો આવીને આપી જાય છે તો એમને બહુ ખુશ થઈ ગયા પછી એક વાત દાદા હવે તો રોજ જાય અને ક્યાંક ભાઈ બેસ બેસ જાય આવી રીતે સંતોની સેવા કરીએ તો ભગવાન આપણને મોક્ષે લઈ જાય શું બોલીએ એમને સેજા સેજ સંત તો નીકળે ને કે આવી રીતે સંતોની સેવા કરીએ તો ભગવાન આપણને મોક્ષે લઈ જાય શું કહ્યું ના બધું બરોબર છે આવી રીતે સંતોની સેવા કરી તેરમું વર્ષ એમનું જોજો તો એમને વિચાર આવ્યો કારણ કે સેવાભાવ બહુ ઉત્કૃષ્ટ હતો એમનો એટલે સામે તો ના કહે કે મારે એવા ભગવાન નથી જોઈતા બોલે નહીં પણ જતાં વિચાર આવ્યો કે ભગવાન મને મોક્ષ લઈ જાય એ તો ભગવાન મારા ઉપરી ઠર્યા તો એને મોક્ષ જ કેમ કહેવાય જ્યાં ઉપરી પણ હોય ત્યાં મોક્ષ કેમ કહેવાય ના કહેવાય એટલે તે જ વખત કહ્યું કે મારી કલ્પના મોક્ષની આ નથી મારી કલ્પના મોક્ષની આ નથી મોક્ષ એ કે ઉપરી પણ ના હોય અને આપણા આજ નીચે પણ કોઈ ના હોય એટલે બસરખાં થઈ ગયા ને શિવજી એવા જ હોય છે ને એમના ઉપર નથી નીચે નથી કોઈ અને છતાં એમને બધા માને છે અને બધા પૂજે છે એમને શું એટલે આ તેરમી વર્ષે કહું છું ત્યાર પછી નાનપણના એમના બહુ દાખલાઓ બન્યા છે બધા પુસ્તકોમાં આ તરફથી બધા પ્રગટ થયેલા છે નાના નાના પણ આવ્યું ક્યાંથી તેરમી વર્ષે આવ્યું કે કોના સંસ્કાર આવ્યા દાદા એ બધો જશ માતાને આપ્યો અંબાલાલ મુરજીભાઈ પટેલ પણ જવરબા માતા માતા માતાને આપ્યો તે એવો પ્રસંગ એક કે સ્કૂલમાં ટીબી હાઈસ્કૂલમાં જાય અને એ તેર ચૌદ જ વર્ષ છે કઈ એટલામાં બારમાં એટલામાં છે કઈ તેમાં એમને ક્લાસ ચાલતો હોય પૂછવામાં આવ્યું ગણિતનો કે આ તમને આટલી રકમ આપે છે એમાં નાનામ નાની રકમ ખોરી કાઢો અને એનો ભાગાકાર ના થઈ શકે એવું કંઈક હતું ને હમ કે છે એને હા એટલે આપણે બધા ગણિત શીખે છે એ લોકોને શીખે છે આ બધું તો હા તો પછી બધો થોડો સમય ગયો બોલો શું છે તો અમને આથું ચું કર્યો સાહેબ શું છે કહો તો કે ભગવાન આવું બોલ્યા ભગવાન હું રકમોનું આપીશ મેં રકમો આપી છે એમાંથી ખોરવાનું કહ્યું ભગવાનનેથી કેમ તો બોલો છે કે આ માણસો રકમો જ છે ને બધી શું કે છે એટલે એટલી નાની ઉંમરે માણસો રકમો જ છે ને રકમો છે બધી એટલે આવા આવા બધા બહુ સુંદર દ્રષ્ટાંતો છે પણ આવ્યા ક્યાંથી આ તો કે આગળના સંસ્કાર એ આવ્યા છે એમના એમના ભગવાન વિશેનું ખોજ એક બધી સતત ચાલી રહેલી કે આ વ્યવહાર છે તો બધા સંતોન સંન્યાસીઓને બધા એમ કે છે તમારા લોકોને તો કશું ના થાય મોક્ષ ના થાય એટલે અમે કહીએ પ્રમાણે તમે જીવજો આટલું જ કે સમજાયું ને એટલે દાદા ને થાય આ પહેલાથી નહીં તો એ તો એમનું તો ક્યાંનું મુક્તિ થઈ ગઈ હોય પરંતુ એમને જોયું કે વ્યવહારમાં જૈન માર્ગ હોય કે વૈષ્ણવ માર્ગ હોય શિવ માર્ગ હોય બધામાં જ કહેવામાં આવે છે અને જૈન માર્ગમાં મુખ્ય તો આ કેવી રીતે જૈન માર્ગમાં જે થયા હોય એ તો બધા પરમાત્મા છે વ્યવહાર અને વ્યવહારના સંસારીઓના આમ જ કરે છે એનું કશું થાય નહીં મુક્તિ નહીં કશું નહીં કે ના એવું ના થઈને મય આવું છે કે છે પાપનાથ હું પુણ્ય ઉપાર્જન કરજો કે છે પુણ્ય ભેગું કર્યા કરો આ કર્યું છે એવું આખો એવું એટલે બધા ધર્મોમાં જ વાત છે તો દાદાએ તો આગળથી જોયું ત્યારે એમને નક્કી કર્યું કે નહીં માર્ગ હોવો જોઈએ એમાં વ્યવહાર આ સંસારવાળાએ શું એમને ગુનો કર્યો છે કે એમને પણ ના મળે એ વાત પરંતુ આ જગત ચાલે છે એમાં આવા સંસારીઓ બધાને જેમનું પુણ્ય હોય યોગ હોય યુવાને ક્યાંક પણ મોક્ષ મળે ને એના અમે નિમિત્ત થઈએ એમને અમારી હાજરીમાં સીધો મોક્ષ આપી દઈએ એ એમની ભાવના એ કામ કરી ગઈ અને એમાં મુખ્ય શું બન્યું કે આ જગત કેવી રીતે ચાલે છે આ બહુ મોટી વસ્તુ એ શક્તિ જે ચાલે છે આ બધી વ્યવહાર લખવો તો આપણો શક્તિ શક્તિ વગર વ્યવહાર હોય નહીં કારણ કે શક્તિ વગર વ્યક્તિ હોય શકે નહીં શું કહ્યું વ્યક્તિ ભગવાનને પૂછે પણ ભગવાન ઓળખતા કોઈ નથી તો વ્યક્તિ એટલે વ્યસ્તી સંસ્કૃતમાં કે છે વ્યસ્િ શું કહ્યું અને શક્તિ ચલાવે છે એટલે શક્તિ કોઈ જાણ્યું નહીં એટલે એને ભગવાન કહી દીધું એમને પણ શક્તિ છે ભગવાનની શક્તિ જુદી છે અને સંસાર ચલાવનારી શક્તિ જુદી છે તો શક્તિ શું છે તો કે આટલા બધાને ચલાવે તો કોઈના માટે અન્યાય ના કરે એને એમના માટે બધા માટે સમ હોય એ શક્તિ સંચાલન કરે છે પણ એ વ્યક્તિ નથી તો કઈ શક્તિ કેવું એવી રીતે આ બધાને કામ લાગે તે કઈ કઈ હશે તો ખરું ને આપડી વ્યક્તિ નથી કહીએ પણ કઈ તો હોય ના તો કે શું છે તકી તો મિકેનિકલ કુદરતી વ્યવસ્થા છે આખી આ જગતને સંચાલન કરનારી બહુ વિશાળ છે બહુ વિશાળ અને શાસ્ત્રોમાં આ તો બધો ઉલ્લેખ છે જ પરંતુ આ સાદી ભાષામાં કયુગની ભાષામાં દાદા ભગવાને સમજાવ્યું એ શક્તિ છે એટલે કોમ્પ્યુટર બહુ મોટું હોય આખા આખા વિશ્વનું ચલાવનારું અને કોમ્પ્યુટરમાં બધું ભરાવું પડ્યું હોય ત્યાંથી બધા આપણે ચાલી શકીએ એના જેવું છે કોમ્પ્યુટર એ પણ એ કોમ્પ્યુટરમાં આપણા બધા જ આપણે હું કોણ છું જાણવા નહીં જાણવાને કરીને અને દેહ તે શરીર તે હોય ઊંછું એવી ભાવનાવાળા પણ એમને એમ લાગે કે મારું સારું થાય સારું થાય સારું થાય મને બધું થાય મારા બધાનું સારું થાય એવું ભાવનાવાળા એવી ભાવના હતી પણ એવી ભાવના જોડે મારું સારું થયું એટલે મારું કહ્યું ને એટલે પછી એની જોડે એનો ઓપોઝિટ હોય જ હંમેશા હોય એટલે શક્તિ આખી ગઈ એટલે અજ્ઞાન શક્તિ કહી અજ્ઞાન એટલે પોતે જ્યાં છે ત્યાં તે પોતે સ્વભાવ નથી પોતે નથી ત્યાં પોતાનો સ્વભાવ માને છે એટલે કે ભગવાનનો ભગવત સ્વભાવ છે તે શરીરની અંદર જ છે છતાં પણ શરીરમાં હું છું માને છે ભગવાનની હાજરીમાં એટલે આડી કપટકી કહ્યું ને આપણે આવી રીતે છે તો એમાં એ શક્તિ આપણા બધાનું આજે તો આટલું વિજ્ઞાન વિકસ્યું છે આપણે જાણીએ છીએ ને તો આપણા બધાના ત્રણ દોરડા મોટા છે તે ત્યાં આગળ શક્તિમાં ત્યાં આગલા ભાવમાં ત્યાં નંખાઈ ગયેલા છે અને પેલી વિશાળ કોમ્પ્યુટર જે આમાંથી બધું કામ ચાલે છે તે તમારું જે તૈયાર દોડ્યા હતા ને એ દોડડાથી તમારો જન્મ થયો પણ આપણે વ્યવહારમાં શું કહીએ કે મારા મા જન્મ મા બાપને એવું જ કહીએ ને ના તમે જ જન્મી ગયેલા છો આગળના ત્યાં અહીંયા આવી ગયા મા તો નિમિત્ત છે અને મળે જ પણ કેવી રીતે તો કંઈ ગૂંથેલા છો તમે એવી રીતે શું કહે છે ગૂંથેલા જયપ્રકાશ સમજ્યો હે તું તો કે મારી મારી મારી કરે પણ તમે સંતો જાય છે એ આપણે દરેકનું મોટા ત્રણ ડોળ એ કેબલ પાછળ અહીંયા અને અંદર જઈ અને આપણું બધું છે તો તે વખતે તો કશું ભગવાનનું સ્વરૂપ આપણે શરીરનું સ્વરૂપ એવું નહોતું આવું વિકસેલું એ તો બહુ સૂક્ષ્મ હતું એ સૂક્ષ્મ ત્યાં ગયું અને જન્મ્યા ત્યાર પછી આવું શરીર થાય નહીં તો થાય જ નહીં અને તે ગર્ભમાં બ્યાસી ચોરાશી દિવસ થાય પછી જ બંધારણ થાય ને તો થાય જ નહીં કોઈને બહુ સમજવા જે વાતો છે આ એટલે આપણા વેદાંતમાં બધામાં વર્ણન બહુ કરેલું છે પરંતુ એનું એક્ઝેક્ટ વર્ણન તો પરમાત્મા પ્રકાશ એમનું શકે એટલે આપણે અંદર પાછા જઈ એટલે આપણે આપણા દોરડા ને એ તણમાંથી બધા જુદા જુદા કેબલ બધા જાત જાતના દોડા મન છે ને મનના વિચારો એનું દોડવું આ બુદ્ધિ થઈ ગઈ અહીંયા માથામાં દેખાય છે એના દોરડાઓ બધા જ રહી આપણે બેભાનપણે પણ ઊંચું ઊંચું બોલ્યા કરીએ છીએ એ એના પાછા દોડા હોય અને શરીરને ચલાવે કોણ શક્તિ તો છે ને પણ કઈ શક્તિ તો કે એમાં હતી તમારા દેહ શરીરમાં આવી ગયા જેને હોય તેની દરેકની આપણી જુદી જુદી બધું હોય એટલે સમ કહ્યું એમને શું કહ્યું સમ એટલે જેનું જે છે તે તેને મળે હવે એ શક્તિ ત્યાં એ બધાને જગતને ચલાવનારી એટલે કંઈ આવીને આપણું બધું ચલાવે નહીં પણ મારફત શું કયા મારફતે ચાલે છે આ તો કે કુદરત શું કહ્યું કુદરત એટલે મનના વિચારો આવે આ બધું થાય ચાલે શરીરના વ્યવહારોમાં થાય બને એ સંજોગો સંજોગો ભેગા ના થાય ત્યાં સુધી થાય નહીં શું કહ્યું બોલો દરેકને સંજોગ ભેગા થાય ત્યાર પછી જ અને એટલા માટે આપણે જ આપણાથી જન્મ પામેલા હતા એ કારણ ભાગ કહેવાય છે કારણ એટલે કારણ બની ગયું બીજ એમ પછી એ વ્યવસ્થિત શક્તિમાં જ ગયું એમાંથી પછી આપણો સમય જ્યારે એ હોય એ તરત જ મા બાપાઈ હોય આગળ આ બધું તૈયાર થયું હોય એટલે લગ્ન કરવું હોય તો જયપ્રકાશ પહેલાં આવીને ભારે તહે પછી ના આવે કે પહેલાં આવે પહેલાં જ આવી જાય બધા હા ત્યાં બધા કહેજા ક્યારે લગ્ન થશે ક્યારે થશે એટલે ત્યાં જન્મી ચૂકેલી છે ત્યારે તું શું એટલે આ વ્યવહાર છે બહુ બહુ જ વિશાળ વ્યવહાર છે અને એટલો બધો ઘૂંચાઈ ગયેલો છે આ કાળમાં એમાં દાદા ભગવાનથી આ બહુ સુંદર મળે છે આપણને કોણ બોલાવે બોલો એટલે આપણને જે આજે આ દાદા ભગવાનનો યોગ અને મળ્યું છે આ ગામમાં ભાદરણ ગામમાં એટલે અમારા સુરેશભાઈને સુજિત્રામાં ભાવ થયો પણ નાના ગામોમાં જ બધા ભૂગ ગયા છે બધા અને ગામોમાં એમના જે સૂત્રો છે ને આપણા ભાદ્રામાં તમે વાંચતો હશો અહીંયા ભાદ્રાના હોય તો અને બધા છે તો કદાચ ક્યાંક જતા જોજો આવું તો બધું ઘણી જગાએ અને ઉત્તરમાં રાજસ્થાનમાં તો ગામડે ગામડે પહોંચી ગયું છે ગામડે ગામડે બધે છેક પંજાબ સુધી ગયું છે જ્ઞાનનો પ્રકાશ અને ગામડે ગામડે અત્યારે જેને ખબર પડે છે આ કરજો તે આપતા પુત્રોને જે ગામમાં એમને સંયમધામ મુકાવ્યું છે એમના માટે જુદું રહેવાનું કરી આપીશ બધું એમાં એ ગામવાળા છે કઈ જગ્યા સિંગોદ એટલે બારડોલીથી આગળ જતા છે એટલે કે હરિપુરા ગામ છે જ્યાં કોંગ્રેસની પહેલાં પહેલી શું થયું હતું હં અધિવેશન થયું હતું પહેલાં પહેલું ત્યાંની વાત જ્યારે સુભાષચંદ્ર બોઝ હતા એ ગામથી થોડેક આગળ જ છે બે ત્યાં આગળ એમનું એ છે ગામ છે સિંગોદ પછી એમને કે કે એમને આપ દાદાનું ખબર પડે ને સૂત્રો બધા જ્ઞાનસૂત્રો વ્યવહારમાં આપણને કામમાં લાગે તે દરેક જણ બધા વાંચે ને તો જેને લાગે કે મારું ઘર સુખી થાય એ જ્યારે ગમે પછી જ સૂત્ર એના બાણા પર ચિતરાઈ દે ચિતરાયેલા બધા આખું થઈ ગયું એવા બધા ગામોમાં થયું છે વાત એટલે દાદા ભગવાનને આપણે શું છે સમજીએ એ આપણે જ આપણું સ્વરૂપ છે પણ આપણે આપણને ઓળખાણ પડ્યું નથી એટલે એ સ્વરૂપ આ પાપ્ત પુત્ર બધાને સમજ પાડે છે અને આ શરીરથી એક નિમિત્ત છે જોયે તો ખરું ને શરીર વગર નાટક કેમનું થાય શું એટલે આપણને ભારતનાટ્યમ દક્ષિણ આપણું સાઉથનું જ બહુ કહે છે પણ આ શરીર નાટક માટેનું હોય તો તમને નાટક સમજાય તે ભગવાનનું નાટક કેમનું હોય શું કહ્યું શું કહો સાહેબ બોલો ને હાચું કોને આવે તો જ નાટક સમજાય ભગવાનનું તારે આદિપુરુષ ઋષભદેવજી હતા ત્યારે ચક્રવર્તી ભરત હતા એમના પુત્ર ત્યારે જ્યારે એમને જોયું કે સુંદરી મને છોડવાની નથી કે સુંદરી એટલે એક રત્ન છે મોટું સ્ત્રી રત્ન જબરજસ્ત ઈરાબીરામ લાગે ને એ તો હાથ સરસ દેખાય છે રંગ દ્વારા જુદા જુદા માળે હાથમાં લે ને આમ બસરીને એની રંગોરી કરે એ વિદ્યાધોની દીકરી હોય જેવી તેવી નથી હોતી એવી જ ચક્રવર્તી રાજાને બીજી ના ચાલે એ ચૌદમું રત્ન ચૌદ રત્ન એ લોકો મોટા આવે છે વાસુદેવ હોય નારાયણ સ્વરૂપ હોય એમને જે રત્નો સાત હોય છે એમને ચૌદ અને આખા બધા માનસ સમાજના ભારતમાં એ ચક્રવર્તી એટલે બધા એને સરખી રીતે એમનાથી ચાલે એમના રાજની છે સમજાયું તે છેલ્લે છેલ્લે બધું થયું બહુ થઈ ગયું બધું પછી પછી એમને જેવું કરી રે આ ભાઈઓ બધા મુક્ત પામી ગયા મારા પિતાજી અને બધા અને મને આ ક્યાં ભરી ફસાઈ પડ્યો તે બહુ વિચાર્યા હતા બહુ વિચાર પછી એમને એમના સુંદરીજીએ એમને કહ્યું કે હવે આપણે આ भरतराजा ने भरत साहित्य ओरखे कि के कोई ने जो भेदभाव रखता नहीं आखा भारत में बेसी ना विश्व में विक्व केवय आ तो दस लाख लाखों वर्ष पहला बात करें तो ये ज्यादा आखू सुशासन चालतु होवा वक्त में अमने बदा ओर्खे एट बदा ने तेनाली बता भेगा करेटो अने कहें कि नाटक रचिए अमे न भरत भरत ભર ભરત બંને અમે નાટકનું રોલ કરીશું ને બધું કરાવીશું એટલે એમને બનાવ્યું એમનું સરસ એવું સરસ બનાવ્યું અને એમાં આ બાજુ સુંદરીજી અને આ બાજુ ભરતજી બંને નાટક કરે છે અને નાટક એટલું સુંદર થાય છે કે ભરતજી સમજી કે નાટક જેને બધા તરબોર થઈ ગયા છે સુંદરી નાટકમાં તરબોળ છે એટલે ધીમેરી દરવાજો ખોર પાછળ છે ને પાછળથી જવાય ને સ્ટેજ ઉપર તો તે કામ કરતા કાટા કરતાં પાછળ જઈને સરકી જાય છે બહાર અને પૂરું વિચાર આવે છે શરીર તો હું છું જ નહીં અને ભગવાનના તો એમના આશીર્વાદ હતા એ જાય છે અને વિચારમાં ચડે છે કલાકમાં શરીરથી નોખા પડી જાય છે ભગવાન સ્વરૂપે નારિયેળ હોય ને બધું જ પાણી એનું ધીમે ધીમે ધીમે સુકાતું અને કંઈ ઓછું વધતું નહીં અહીંયા વધારું કંઈને ઓછું તો એવું ના ચાલે બધી બાજુ તો એક સરખું જ જોઈએ તો ગોટો છૂટો પડે નહીં તો ના પડે શું કહ્યું ખાચું કોને એ ગોટો કેમનો છૂટો પડે અને ગાંધીન જાય ગોટો બહુ ગયો મન પેલા ગોટો આખો ગોટા સમજાયું ને આ વ્યવહાર આપણો આવો છે બરફ થઈ ગયેલું બહુ છે અંદર એટલે ભરત રાજા નીકળી જાય છે એ એમને નાટક કર્યું અને પછી તમને ડાન્સ કર્યો ને એ ભરત નાટ્યમ તરીકે ઓળખાય છે શું અને એ નટરાજાનું સાઉથ ઇન્ડિયામાં નાદ થાય છે એ આપણા પ્રમુખ એનું પ્રતિક છે શિવજીનું શિવજીનું તાંડવૃત કહે છે ને બધી રીતનું પણ એ કરેલું છે એટલે આપણા બધા એક એક જણ છીએ ને ભરત નાટ્યમવાળા નાટક બધા નાટકમાં ઉતરેલા નથી લાગતું એને એટલે બોલો ને બધા એક એક આપણા હા પોતપોતાનો રોલ નહીં પાછા રોલમાં કશું ગરબડ ના કરી શકો તમે મોક્ષ બની જાય ચાખે અને એનાથી આખો વ્યવહાર સરસ રીતે ચાલી જાય સંજોગો ગમે તેવા આવે પેલી સોનલ છે છોકરી તું કઈથી આવી પડી સમીર કઈથી આવી પડી હા થઈ પતી ગયું બસ અને તારો અનુભવ કે શું અનુભવ થયો એટલે વ્યવહાર ના એને સુખે આયા દુખે આયા અનુભવમાં પણ બે માં ન કરી લીધા થાય રસિકભાઈ એ ભદ્રન છે અને અમે ઓફિસ હતી ને પટેલ પીલ એ બાજુ હું ઘર એ આપડા કાચવાળા શું નામ સસરા નું ભરતભાઈ ભરતભાઈ કાચવાળા એમના એમના કુટુંબમાં એમના દીકરા જોડે એટલે એનો અનુભવ છે તું બોલતી કેમ નથી તને હિંમત નથી એટલે આ વ્યવહારમાં આજના કરિયુગમાં કલયુગના માનેલા સુખ અને માનેલું સુખ હોય એટલે એની પાછળ દુઃખ હોય જ જેમ સિક્કાની બે બાજુ હોય એવું જોડેલું જ હોય એ સાથે તો કે આપણે સુખની કલ્પના કરી આ સુખ છે આ છે આ છે આમાં આમાં છે એટલે એમાંથી દુઃખવાળું આવે છે જોડે જોડે હોય બે ભેગા હોય બે ભેગા એક સાથે બે કંઈ કામ ના કરે નાટકમાં વારાફરતી કરવા પડે નહીં તો નાટક નાટક ના કહેવાય નહીં તો નાટક ના કહેવાય નહીં કોઈને કહેવાય આ બધી ઝીણી વાતો છે બહુ ઝીણી વાતો છે પણ તમને હું સાથે કહું છું કે આ દાદા ભગવાનને અસીમ જે જે એ તમને બહુ જ કામ કરશે આ કાળમાં અને અંદરથી ઉજાસને પ્રકાશ આપતો જશે આપણને બધાને તો એનો ખૂબ લાભ લેજો બધા સારી રીતે જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સત એટલે પોતા હું કોણ છું તે શરીરથી નોખો ચિત્ત એટલે એ એની સભાનતા વાળો હું ભગવાન છું અને મને ખબર નથી ચિત્ત સભાનતા કહેવાય છે પણ દેહમાં છે ત્યાં સુધી આપણે આંખોથી બધા સભાન માનીએ કે હું ભાનમાં છું પણ ઉગાડી આંખે બે ભાનપણામાં છે કારણ કે દેહમાં હું કર્યા કર્યું ને બધું આ બે સમજાયું ને એટલે સતચિત તો એમાંથી શું એનું ફળ સ્તુતિ શું મળે તો કે આનંદ આનંદ કોઈ બહારની કોઈ વસ્તુમાંથી આવી ના શકે પોતાનું સ્વરૂપ છે એની દશા છે એનાથી એ આખું આ ખુલ્લું ધીમે ધીમે ધીમે ખુલ્લું કરતો જાય દાદા ભગવાન અસીમ જયગા પરમ ભક્તિ એ દેહની ભક્તિ નથી એ પરમાત્માના પ્રકાશની ભક્તિ છે એનું આપણે મંત્ર બોલી લઈએ ત્રણ અને એની પ્રાર્થના બોલી લઈએ બસ હા ચાલો આખું બંધ કરજો બધા વગર રાગ એટલે રાગ દ્વેષ સિક્કાની બે બાજુ થઈ જઈએ એટલે એવા પુરુષ હોય એમને આપણે નમસ્કાર કરીએ છીએ પડમ હવે મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ આ કળિયુગમાં આદિનાથ ભગવાને આ ત્રણ ભેગા મંત્ર આપેલા પણ જેમ કાળ લપસતો ગયો ધીમે ધીમે એમાં એમના પછી બધાને ભગવાન જે રીતે દેખાયા મનાયા સમજાયા એ પ્રમાણે એમને ભગવાનને ભજવા માટે મંદિરો બનાવ્યા અને મંદિરો બનાવ્યા તેમને એમનો મંત્ર જુદો લઈ લીધો એટલે મંત્રો છૂટા પડવા લાગ્યા બધા અને આજે દાદા ભગવાને આ જોયું કે આ ભારતમાં મોટા મોટી ખામી છે કે બધા કેમ વિખરાઈ ગયેલા છે આટલો મોટો દેશ છે શક્તિ છે બધું કેમ કામ એટલે ત્રણ મંત્રો પછી એમને ભેગા કર્યા અને પછી એમના જ્ઞાન પ્રકાશમાં આવ્યું કે લોકોને જનકલ્યાણ માટે સારી રીતે ભારતવાસીઓ માટે આ ત્રણ મંત્રોને સમજ આપનારું આખું એક ક્ષેત્ર હોવું જોઈએ તીર્થ તે સુરત સુરતમાં એ થયું બહુ મોટું માવી દક્ષિત્રગે છે એટલે વચ્ચમાં સિમંદર સ્વામી પરમાત્માની પ્રતિમા બ બાર ફૂટની મુઠ્ઠી અને એ બીજી બાજુ યોગેશ્વર કૃષ્ણ ભગવાન શ્રીનાથજી તિરુપતિ સ્વરૂપો સાથે અને આ બાજુ શિવજી સોમનાથ છે બુટ્ટો ભવ્ય શિવજીનું છે ત્રણ સાથે કર્યા અને નીચે ગણપતિજીનું એવું બધું ઓ દીપક આવો ભાઈ ખુરશી મૂકી આપજો ને આવો પતમ ખુરશી ફાવશે કોની એકલા કોની જોડે આવ્યા તમે ફરોસો નાખી દુનિયા પાવરફુલ છે અમારા કોઈ બરા હોય છે તો આ ત્રણ મંત્રો આપણે બોલશું સવારમાં પાંચ વખત કોઈ પણ ફિક્સ નક્કી સમય કરી દો અને રાતના સૂતી વખત પાંચ વખત તો આ વ્યવહારના બધા દુઃખો હળવા થઈ જશે ધીમે ધીમે હળવાશ આવશે અંદર ખાસ કરજો એમાં કારણ કે એની પાછળ જે રક્ષક દેવદેવીઓને બધા છે ને શાસન કહેવાય રક્ષણ કરના બધા ધર્મોના એ બધાનો રાજીપો રહેશે કે હું વૈષ્ણવ એટલે હું તો ઓમ નમો ભગવતે વાસુદયા જ કરું એટલે પછી બીજા દેવો બધા પર હોય ને તો આ કેવો કરે છે બધા દેવો તો બધા કોઈને એ ભેદ નથી પણ આમ કેમ કરે છે આ એટલે શું થાય કે આપણે અજાણતામાં આપણાથી દુર્દેવોનો અભિનય થઈ જાય છે બુટ્ટો અભિનય થઈ જાય એટલે ત્રણ મંત્ર સાથે બોલે બધા મંત્રોના દેવોનો આપણા રાજીપો રે અને વ્યવહારમાં આપણને સરખાઈ આવતી જતી જાય હવે આપણે એક અંતરની પ્રાર્થના બોલી લઈએ છીએ બધા માટે તે બહુ સુંદર પ્રાર્થના છે બોલજો હે અંતર્યામી દાદા ભગવાન પરમા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પર હે અંતર્યામી શ્રીકૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર માહાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધ આત્મા ભગવાન હું આપને અભેદભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે અને તેનો હૃદયથી ખૂબ પછતાવો કરું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરું અને ફરીથી એવા દોષો હું ના કરું एवी आप मने शक्ति आप कृपा करो के, आप एवी करो के। जाए। मने छुटी करोद स्वरूप प्राप्त हूँ स्वरूप तनमयाकार हूँ जय सच्चिदार જય સચિદાલ ચાલો અસીમ જયકાર બોલ દાદા ભગવાન દાદા પુનઃ કરો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના આપણે આરતી કરી ત્રણ મંત્ર બોલે બધી બઉ સુંદર આરતી ઓ છે આંખ બંદો તમને પોતાને બહુ ફાયદો થશે અને પછી તમારે પુસ્તકો મળે એમાં બધું જ આપેલું છે એ ચાલુ કરો આપડે આરતી क्ष दादा भगवानी साक्षीए वर्तमाने महाविदे क्षेत्र मिचरता वर्तमान महाविदे क्षेत्र मिचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने कर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पुर्वक नमस्कार करूचु अत्यंत भक्ति पुर्वक नमस्कार करूच प्रत्यक्ष दादा भगवान ने साक्षी प्रत्यक्ष दादा જય સિમંધર સ્વામી પ્રભુતિ રથ કરવર્તમાહાવી દેક્ષેત્ર વિચરતા મહાવી જય શ્રીમંધર સ્વામી દાદા ભગવંત સાક્ષી પહોંચાડુ નમસ્કાર સ્વામી પહોંચાડુ નમસ્કાર પ્રત્યક્ષ ફળ પા ત્યક્ષ પામ માધ્યમ જ્ઞાન અવતાર જય શ્રીમધર સ્વામી પહેલિ આરતી સ્વામિની ઓમ પરમે શ્રી પામે સ્વામી ઓમ પરમે પામે ઉદાસવૃતિ વાદાસીન વૃત્તિવાહેણ મોક્ષ સે જયસીમધર સ્વામી બીજી રારતી સ્વામિની પંચ પરમે પામે સ્વામી પંચ પરમે પામે પરમસપ પામી પરમસપ પામી જ્ઞાન અજ્ઞાનલ જય સિમધર સ્વામી ત્રીજી આ રતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાન તય સિમંધર સ્વામી ચોથી આરતી સ્વામીની તીરથન કર ભાવી સ્વામી તીરથ કરભાવી સ્વામી સતા દ સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંધર સ્વામી પંચમી આરતી સ્વામિની કેવડ મોક્ષ લહે સ્વામી કે વડા મોક્ષલ પરમ જ્યોતિ ભગવંતું પરમ જ્યોતિ ભગવંતું અયોગી સીધપદે ગય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું તાળી નમશે સ્વામી માથું તાડી નમશે અનન્ય શરણ સ્વીકારી અનન્ય શરણ સ્વીકારી મુક્તિ પદને વરે જ્ઞય મધર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું દાડી નમશે સ્વામી માથું દાડી નમશે અનન્યા શરણુ સ્વીકારી અનન્યા શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જયા સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર હરિહનતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરા સર અચર સચર દેરા સર કૃષ્ણ ભગવાનની આરતી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી વિજય શ્રી બાલાજી રત્નત્ર આરતી ધુનિયા મગવાયા અવતાર હજી સોનો પડ ગાય ઘંટા રૂ ને રણકાર બલરામ બંધુ લક્ષમણ જતીજી હરે રામ હરે કૃષ્ણ ચતુર્વિધ આરતી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી આપના જે મૂળરૂપ તેજ મારું સ્વરૂપ દર શિ ઓળખાવો શુદ્ધ ચિત્ત સિદ્ધરૂપ સૂર્ય ચંદ્ર તારાદી સર્વ ને ઉધારે જો નિજ આત્મ ભગતી જય કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી આધિ વ્યાધિ નિવારે ત્રી મૂર્તિ યોગેશ્વર ને બાલાજી સંગ મેનાથજી સોંપી દીધા કાયારત હે સાર્થ પ્યારથી મન વચ્ચે કાયા ને ઓગાળી વીરતી જય કૃષ્ણ ભગવાન જય શ્રી જય શ્રી જય શ્રી નાથજી જય શ્રી નાથજી શિવ ભગવાનની આરતી જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય આરતી યો ને અમરત પીવાય ઝેર પી નારાીલ કંઠેશ્વર ઔર દાંગી નર નાટેશ્વર વિષય વીરે ચક કામભમ જય ભોલેશ્વર હરિમ નમઃ શિવાય તુમચરણો મેં ત્રિકરણર પાય જય શિવ શંકર હરિં નમઃ શિવાય સંત પુરુષના જો ગજપો બડ જગ કલ્યાણો મૌન તપોબુખ ભંજક ત્રિલો ચંદર ત્રિલિંગોની ભ્રાંતિયુ પલ જય જ્યોતિલિંગ હરિમ નમત્ શિવાય મૂળ જીવકંકરે શિવ આલિંગાય જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય કૌટુંબલ ઓ મા શંકર ગૌરે ગજાનંદ સદભુતિશ્વર સિ દાતા ભયર દેવ પૂજિતા શ્રી શર્પેશ્વર જય ઔ લિંગ હરિ ઓ નમઃ શિવાય ચક્ર અનાહત સ્વયં ખોલી જાય જય શિવ શંકર હરિ ઓમ નમ શિવાય સચર સ્વયંભુ હિતિ વિચરે અચર પ્રકાશે ખૂણે ખચરે કાપે આત્મારમાણે જય નિર્વેદ હરિં નમઃ શિવાય કલ્યાણેશ્વર કરુણા વરસાય જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓ નમઃ શિવાય Hari Om વર્તમાને ભરતક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભૈધ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય દા ભગવા દા સંગમેશ્વર ભગવા કરી જીવ ટે આરતી કરી જીવ આરત ઉપ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો દાદા કેરો જગ પ્રકાશ માન કરે દાદા પ્રકાશ માન કરે જગ કલ્યાણ પ્રગટ્યા જગ કલ્યાણ પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન પહેલિયા રતી દાદાની ત્રિવી ધતા દાદા ત્રિવી ધતા સર્વ અવસ્થા સમાધિ શર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદા ની દર્શન કરે દા કે વડ દર્શન કરે પોષાય પોષાય જગે પોષાય પોષાય જગે ક્રિયામાં અકરતા જ્યદા ત્રીજીરતી દાદાની કે વડ જ્ઞાન પામે દાદા કે વડ જ્ઞાન પામેદન શક્તિ સ્વંન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવારતી દી અડીપ કરે દાદા અડીપક કરક કરક કરક કરક કરકરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારી ત્રલહે જય દાદા ભગવા પંચમી બાવે તીર્થ કર પદ પા તીર્થ કર પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાડ કોઈ ઘાસે દાદા જે કોઈ ઈ ગાશે એક કૃપાયમ મી દ્રષ્ટિ એક કૃપાયમી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન દાદારતી ગઈ વડ જે કોઈ ગાશે દાદા જે કોઈ ઈ ગાશે એક કૃપાય મી દ્રષ્ટિ એક દ્રષ્ટિ તરણ તરણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવા દાદા શંગમેશ્વર ભગવાન જ્ઞાનાન્જનિ પરમાનંદ હે દાદા જય શતચિતનંદરંજન સિદ્ધ હરીહતાણમ હે દાદા તે મૂળતિ ચરમ સ્પંદ્રામન અરજન વલ્લભ મરલી મનોહર જ્ઞાન શુધામૃત ભયાંતર નિર ગ્રંથિસમરસ જશય વિતરાગય નપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કા કરુણા મયપ્લપ્લ પ્રગટ દિવ્યોજ ढड जग खानु टाडो धड धड प्रकट दिवोआ જ્યોતિજડ જગયા ખાનુ ટાડો દળ દઢ નિરભેદિયા અબુધ પડછંદ અનંત ગુણ જય સચિદાનંદ કરુણા સાગર હે પરમા मोक्षशबंदी शाश्वत शरणम मोक्षशबंदी शाश्वत शरण शरीर पाए शरीर बावे શરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું સર્વદેવલોકનો રાજી ત્માઓ ફરી શકે ની ડર કોઈ પણ મહાત્માને ઉપસર ગયા આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિષે ત્યારે દાદાજી ડરે છે મોક્ષ દાન સાથે અભય દાન ખાશો હૃદય કમળમાં દાદા જ સાપો મૂર્તમૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થો મૂર્તમૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું અસિદ્ધ મંદિરને તંદુરસ્ત પ્રાર્થું સિદ્ધિ તંદુરસ્તી दा दा दा दा बोल탄 تاک दा दा दा बोल탄 تاک दा दा दा दा दा बोल탄 تاک दा दा दा दा दा बोल탄 تاک दा दा दा बोल탄 تاک दा दा दा बोल탄 تاک दा दा दा बोल탄 تاک એટલું અંદર પ્રકાશ ખુલ્લો થશે જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ આવતીકાલે પરમ પૂજ્ય કનુદાદાજી નો સત્સંગ નવ થી દસ